પણ આપણે તો આ નકર બીજા ભાગ માં ગોઠવાઈ ગયા આપણું એટલું હારું અને બીજાનું એટલું હારું નહીં એ કહેવામાં ગોઠવાઈ ગયા છે આપણું હારું કેવી રીતે એમ કેવાની કઈ હિંમત નથી થવાય કેમ બીજા ને આચા રાખો વચમાં સર્વોપરી બોલો સર્વોપરી થાય બીજા ને ખોટા કરીને સર્વોપરી કરો એ ક્યાંથી સર્વોપરી થાય થઈ ગયું અમારે તો આ દુનિયા પૂરી થઈ ભગવાન કોકમાં પ્રવેશ કરે ને થાય પણ એ બધા હોય યા સાધુને કહું જો એવો કોક નીકળશે તો તમે એને કાન આવશો કારણ એવી શક્તિ પાછી આમાં નથી એટલે ઈ કરી શકે પણ આ જે કરતા હોય એને ઉપયોગ માં આવે ક્યાંય જ્ઞાન વધારી શકે જીવન વધારી શકે કઈ ન વધારી શકે એ મારા એ મારા ચાલી વર્ષ ના આના ઘાટ તે જો એના નીકળે છે અવાજ આવેલ ત્યારે બાજુ છે પણ આપડે થયું આ જેટલું તમારા ગજા પ્રમાણે કરો છો એટલું હારું છે પણ હજી તો બઉ ઊંચો ભાગ બાકી રહી જાય છે કરો છો એટલા હારા છે પણ આટલા થી પતે બી ભાગ બઉજી દ્રષ્ટિ ની વાત છે બધી મનુષ્ય જન્મ એને દુર્લભ એમાં જ ગયો મનુષ્ય જન્મ આવ્યો અને ખાઈ પીને લેર મારી એટલે ઉત્તમ એમને મનુષ્ય દે દેવતાને ને દુર્લભ ક્યારે કયો હશે મળી ચિંતામણી અને કાગ ન ઉડાડી લો કાગડા ક્રાકરા કરતા હોય એને ઉડાડવામાં ચિંતામણી વાપરી એમને કાંકરો વાપરે એમ ચિંતામણી વાપરે ચિંતામણી કાગડા ઉડાડવામાં વાપરે થાવ પાછો પાડવો ને આપડે આગળ જવું ને આ બધા કાગડા ઉડાડવાની વાત કિર્તન તો લખી જાય મોટા સાધુ પણ એનો અર્થ આમાં ઘટાડે મળી ચિંતા મળીએ ખોટું અને આપડે નથી ઉડાડતા એમ કે પાછા હે મહારાજ હે મહારાજ હે સ્વામી નારાયણ આય નમો નમ શ્રી હરે કૃષ્ણ શ્રી પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાચર ના દરબાર દ્વાર ઓરડા ની ઓછો પર ગાદી તકિયા નખાવી હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા हरिभक्त महाराज बोलिया नो त्याग करो होरिभक्त बची गया હરિભક્તાર બે કુલક્ષણ છે એક તો કામના અને બીજી પોતાના કુટુંબી વિશે પ્રીતિ અને એ બે કુલક્ષણ જેમાં હોય તે તો અમને પશુ જેવો જણાય છે હતી કુટુંબી માં કોઈને કોઈ ને નહી હોય કામનામાં તો સમજી જાય જોકે પાછી ટળવી કઠણ એમ કુટુંબી માં તેનો કોઈ ને અભાવ આવતો નથી કામના તો હજી જાણે કે આપડે ન થાય પણ કુટુંબી માં સંબંધી માં વધુ એ તો ગયું તો કાલે મેં કહ્યું એમ જુવાન થાય આપણે કામના રાખવી નથી એટલે શું આપણે કામના રાખવી નથી ત્યારેવું છે એમાંથી જગત ઉભું થાય સાખું એટલે ઈ મૂળ છે કામના એટલે બધી કામનાઓ આવી જાય પણ પાછી શુભ કામનાઓ જુદી અશુભ કામનાઓ જુદી પાછી आ दृष्टि कामना प्रमाण को विषय थी जाए जो शास्त्र विहित विधि प्रमाण ग्रस्त आश्रम चलावे तो ये अशुभ नहीं પણ એમ ચલાવે કોણ ભાઈ પાંડવો નો જ વિચાર કરો બધા પાંચે ભાઈઓ લીધો દ્રૌપદી એક અને આવડા પાંચ પાંચે ની પત્ની કહેવાય વારા કર્યા જો જગત માં તો એ કેવા કેવાય ખરાબ કેવાય ને છતાં દ્રવ્ય વખાણાય જગત માં કોક એક સ્ત્રી રાખી વારા કરે એટલે વખાણાય એમ ને એ બધા ગુણ એમને રહ્યા અને વારા રહ્યા હે તો એક સ્ત્રી હોય અને સતી નો કહેવાય ને આપણે સતો નો કહેવાય કોઈ નો કહેવાય પાંચ જણા વચ્ચે સિત્તેર સિત્તેર દિવસના વારા કાઢ્યા જો નિયમ કહેવો બીજો પણ ન જોવે ઘાટ સંકલ્પ નો થાય આજે અડસઠ દિવસ ઓગણોતેરમો દિવસ કાલે ઘા જ નહી કરવાનું કોઈ ઘાત ન થાય એ નાની વાત છે યાદ આવે કે ન યાદ આવે આ નાની વાત હશે એ ભોગવેલી વસ્તુ તરત ભૂલી જ આવે આમાં એના વખાણ ભૂલે છે જગત કોઈ ભૂલતું નથી રસ્તામાં ચાલતા કૂતરાનો મળ દેખાઈ જાય તોય ભૂલાતો નથી ક્યાંય વાપરવામાં કામ ન આવે તોય નથી ભૂલવાતો લ્યો જે વસ્તુ વાપરી છે અનુભવી છે અને ભૂલી જવી પાંડવો દૌપદી બેની મોજબ શાસ્ત્ર માં ક્યા ભાવમાં કઈ છે એ જોવા જોઈએાંતમાં એનો જ આવે બીજો નથી દ્રષ્ટાંત માં કામના અને કુટુંબી માં હેત હેત એ કામના કરતા મોટું બોલો કેવી રીતે દોષમાં કામના દોષ છે દોષ માં જાય છે ગુણ માની ને વ્યવહાર કરો તો કે દોષ માની ને એવો કામના નો વ્યવહાર એ તમારે પડદો રાખવો જ પડે દરવાજો બંધ કરવો જ પડે કુટુંબ એ પબ્લિક માં જ હોય ને અને એને મોટું કયું લ્યો સાથી મોટું કયું અક્ષર તમે આ બધા વિચારો માગે આવડા બેઠા હોય ને ત્યારે વાંચીએ આપણા જ મનમાં જગતને દેખી પછી નક્કી થવું જોઈએ નહીં તો આવડા તમે ઉપદેશ કેમ કરો રાખે છે જન્મ ઉભો કરાવેલો ઈ આપણે આપણી મેળે ગોઠીએ જઈએ એમનું હલે આ શા માટે કહ્યું શું કર્યા કઈ નઈ નક્કી કર્યું હોય સીધું આપડે વચન આવડતો કે વચન આવડતો કે શ્રીજી મહારાજ ના વચન તો બોલે કુટુંબજી કુટુંબજી નો સંબંધ અને હેતુ તમે માનસી પૂજા કરો ધ્યાન કરો માળા ફેરવો દર્શન કરતા હો એટલે કુટુંબી ભૂલાઈ જાય ને કુટુંબી ભૂલાઈ જાય નાનો પડખે ઉભો રે છેવટે કઈ નું ભરે એમ કરો કે ન કરો અને કોક નો બટકો આવ્યો હોય તો ભગવાન ભૂલા યાદ કર્યા જગત તો એમ કે છોકરા ના સંસ્કાર ફાળવા છે પણ હવે તારા સંસ્કાર પેલા મચી ગયા એનું કેમ કે તું પાડી કેવી રીતે તમને ખબર નો હોય અમારા ઘરમાં વિદ્યાર્થીઓ છે આચના હોય ને એમાં મને દેખાય એવડાના આને કોઈ ન દેખાય આને ન દેખાય મને દેખાય ઠીક આટલા બધામાં કોઈ ચાલાક હારા નહી હોય રાત્રો નથી ને ઘંટ બાંધો મેળે ઘંટ બંધાય બાજા વિના રે એમજે હાલ ખે પણ હવે એવો જીણો વિચાર કરે કોણ એટલે કામના કરતાય કુટુંબીમાં હેત એ ભગવાન ભૂલાવનાર વધારે છે કામના તો સમય ઉપર ઉભી થાય શું સંજોગ સમય એમાં કામના ઉભી થાય આ તો અખંડ પડી હોય માલી પાસે પેલા હગ કરો અને જમાય આવતો હોય તો તમારે બહુ હેતુ હોય હો અમે આ સંસારમાં તમારી પેલા રહી એટલે વખાણ કરો બઉ હારા છો છોકરો ભૂલ કરે તો હજી દેખો હે મારા મુરખ કે કોઈ દી એમ હે મારા મૂર્ખ લગી વાસના વધી મારી દીકરીને ખોટું લાગે પાછા આવડા દીકરીની હાકલ કરી ગઈ મારી ગઈ જવું એની પાછળ કેટલાય લફરા હોય દેહ ના કુટુંબે એમાંથી એક ટાળવું મહા મુશ્કેલ કામના ની મુશ્કેલ નો કહ્યું વિષય ભોગવવા નહીં પણ એવો નિયમ કોઈ લે કુટુંબી માં એત રાખવું નહી તૂટતું હોય છે બોલે તો બોલે તૂટી જતું છે છો. દેખો એમ કે ભય નથી થતા વધારે વધારે સમજણ વાળો માણસ એવા ક્યાંક ક્યાંક દેખાય છે હવે આપણે આ વ્યવહાર ત્યાગ કરવો કરનારા દેખા છે હબંધી માં એક નો રાખવું હિકળે જન્મ મરણ ભોગવાય જે કોણ કામના નથી ભોગવતી નથી મટન કામના તો સૃષ્ટિ ની વૃદ્ધિ ને માટે ભગવાને ગોઠવી છે આ સૃષ્ટિ છે એ સૃષ્ટિ થયા કરે એમાં રૂકાવટ કરનારો દેવ નો દેવ કહેવાય એ સામાન્ય માણસ નથી ક્રાતા કનક સૂત્રેણિત જગત કાચો સૂતરનો તાતણો ઈ એવો બંધા એવો બાંધે કે તોડી ન શકે કોઈ કાચો ઈ જો બંધાણો એટલે આંચકો મારે તો તૂટી પણ આંચકો જ મારી શકે હ કાંતા કનક સૂત્રેણ વેષ્ટિદમ સકલમ જગત કોઈને બાદ બાકીમાં ભૂજ્યો નથી સકલમ જગત પણ કાસુ તે પરમેશ્વર ઈ બે માંથી પાછો ફર્યો એને બે ભુજા વાળો પરમેશ્વર કેવું ચાર ભૂજા વાળો ચતુર્ભુજ કેવાય બઉ મોટી વસ્તુ આ બે નો સંબંધ જ એવો છે દેખાય છે ને નથી દેખાતું જગત માં એમાં કાંતા એ ક્યાંક ક્યાંક આબરું ખોવાય છે કાંતા ને વિશે હેત છે એ ક્યાંક ક્યાંક આબરું ગુમાવવા માંથી જાય છે કનક ની તો ખબર જ ના પડે જો આ તો કરોડા છે પછી એક થાય બીજા નો મોટા હો આ લે એમાં એક થયું કે તૂટે એમાંથી કાંધા કનક સુત્ર સાસુ તે સ્ત્રી માંથી દ્રવ્ય માંથી જેને હે તૂટ્યું તો દ્વિભુજો પરમેશ્વર ત્યાગી વર્ગો હોય સાધુ હોય બ્રહ્મચારી હોય એમને પૈસો નો રખાયો સાસુ તે શું દ્વિભુજો પરમેશ્વર હવે દાદુ બોલવું નથી પણ અમે ગોઠવી દે તું કરો બધરામણી શા માટે કરાયું કરે હું એ વિચારો સાહેબ માલી બાધે એવી મદદ ન કરવી જોઈએ તમે જ મદદ કરી લ્યો અને એવું બોખાઈ ગયું છે ને તમે જો એમ બોલો તમારા ભાઈ દેવું ના પાડે નો થાય હવે આ વચનામ બોલે થી જોવો લે આ તૂટે આટલો બધો કે મહારાજ મહારાજ તૈસા વિના ચાલે અખંડ જાગૃતિ હોય એક સામાન્ય કઈક મંદિર માં કામ કરવું હોય તમે ફાવો કરો કે ન કરો હું કરું છ દી હે પછી તમારા બધા ના હૃદયમાં ભગવાન બેઠા છે દઈ જાય તો બઉ સારું પણ એની પહોંચ એ અમારી પાસે ન રહે એક ન હોય કારણ કે સમાજ ને ઘેરે ક્યાં સમજાવવું એટલે બોલાતું નથી તમે નો દિયો એમાં એને રાજી તો બહુ હોય પણ હવે તે ટાણે દેવું જેમ નથી દેવું ક્યાં ટાણા ટાણી કર્યું એટલે કલ્યાણ ને માટે કોઈ સમજાવતો નથી હું એકલો સમજાવે હું તો મૂર્ખ જોયો નું પછી તો અમે તો કઈ સેવા કરો સેવા કરો એટલે તમારું કલ્યાણ લે આ માની લે મારું હાચું હો ભગવાન આઈ ગયું છે ને એટલે આપણે કરવું જ જોઈએ પૈસા દેવા આવે પણ મારો કે આ સાધુ નો એમાં નો હોય વાપરી ન શકે એટલે નો જ શકે સાધુ ત્યાગાશ્રમ માં આવ્યા પછી પૈસાની ઉપર જો માલિકી ધરાવે તો એ સાધુ કેવી રીતે એ તો ગતા નું ગતિ કો લોકો ના લોકો ફારમાર્થી કહ પંચ ધૂલી પ્રવાહે ગતા મેમ્રભાજિકા જો અમીર લે એક સં્યાસી હતો હતો ધર્મ વાળો એ કઈ રાખે ન એક નાની ટૂમળી જવું પણ ચિત્ત નહી હશે એટલે નવા ધોવામાં પાણી પીવામાં કાન આવે ને હશે અમને પણ એ પોતે ત્યાગી પણ એને ડુંબળી કઈક નાની પડે પણ ગામ મોટું આવ્યું નદી હલી જાય મોઢું મોટું થયું આત્મક થયા વેપારી ને કહીએ આપડે તો લઈ દઈએ પણ મારી પાણી હોય ત્યાં લગી ન લઈ દઈએ એટલે જાણ્યું કાઢી જાય એટલે ચોર ની આ દીધ ખાડો કરીને માલિકા નાખી માથે આમ રેતી આમ કરી દે પણ પાછો હું આવું મારું આઠેકાણે આઠેકાણે ઘડી કરી લીધું ત્યાં હોય તો બીજો આવ્યો કોક ભાવો મારો આઈયો એને આમ કર્યું શું હશે કઈ લાલ ને મને કરવા દી કે એની ઠગલી કરી પરગીલી ઢગલીયો થઈ ગયું આજે પાછો આવ્યો અને આટલી બધી મારી કઈ ભૂલી ગયોજુ ખોદી કઈ નીકળે નઈ બીજું ખોદે એમાં નીકળે નઈ કરુલી પ્રવાહ પંચના ધૂલ ના પ્રવાહ માં ગતા મે તામ્ર બાજી તામ્ર સાંભાની હશે મારી હતી આ વહી ગતિ કામ આમ કરવું જોઈએ એમ કોઈ પૂછે માલિવા ગતા નું ગતિકો લોકો ના લોકો પાર મારફી કહ પણ ગાય નો જાય પૂર્વ જન્મ નું હોય એ હોય સંતો ને વસ્ત્ર વધારવાનું શાસ્ત્ર માં નિયમ લેખો પણ આ ખાના એમાંથી લાંબી ચર્ચા ન કરીએ પણ એ આપણે ગોઠવું હોય ને કઈ દેવાજ એવું કઈ ગોઠવું છે શાસ્ત્ર માં ન નીકળે ક્યાંય ના જો નીકળે ક્યાંય લીધું નથી અહીંયા આપડે ગોઠવેલું થયું હું નઈ મારો ભાઈ જ્ઞાન વિજો હોય ગમે એને ગોઠવું એનું કઈ નહીં હોય એ બઉ ઊંડા વિચાર કરો ને નાસ્તિક થઈ જાય બોલી સંગ્રહ પણ સમજે નઈ ગમે એટલું કોને હરિભક્તિ નો સમજે આટલું કમઠણ હાલત આ સંગ્રહ છે કોઈની પાસે આવડા અને જો જરાક કઈક દેખાય છે મારી રાઈડ નાખે અને હું કુંક વેતો થઈ જશે તો આરિભક્તો હું સમજે લોટી એ જગતનું કલ્યાણ કરે એક વાહ એવા તો બધા નિયમો છે નજીક ના જાણે ભગત હારામાં સન્માય કાન માવા કરીને લાવ્યા અરે કભી આ નો હાલ હું સાધુ છું એ પગ ઊંચો રાખવો છે અને અમારા હૃદયમાં અમે સમજતા હોય ઓલિયા થી બી સમાજ થી બીતા નથી ઓલિયા થી બી બી એની બીક રાખીને અમે જીવન જીવી પછી અમને ઓહો શાસ્ત્રીમાં ગામડામાં સાધુ જાય ને ફલાનું આમ છેરે રાજકોટ તો જઈ જ શાસ્ત્રી ને કેવડા મોટા મકાન છે લ્યો મકાન ઉિારા ને ઉભું ખાનું હોય ને તમે જોખાઓ એ તો બઉ મોટા છે એટલે મકાન મોટા એટલે મોટા કરી અમારા શિક્ષકોને પહેરામણી આપી બધાય હાઈસ્કુલ ના નોકર ચાકર ને હવે ડબલ ગ્રેજ્યુએટ છે કુ ભગવાન આ ભક્તિજન ના મેવાન સ્વામી બ્ર સ્વામી ને હામા બે હારે આવડા ની કામ થી ચડે ત્યાં ઓલા મુતા એની આગળ હારી જતા પણ ઇનામ દેવું હોય તો મારા એને આવડાવ સાધુ ઉપર ફેરવે મારા ફેરવી ને પછી ઓલા ને ફેરાવે શું દેખાડે કે રાજે તો આની ઉપર કરે સાધુ સંગ્રહ કરે કે ભેળવું કરે પણ એ આમાં કોણ સમાજમાં સમજવા બેઠો છે કલ્યાણ કેમ થાય એ ખબર ભાવની બિચારાની ટુમડી એક હતી એ હોય ગઈ એમાંથી વાસના વધી ને એટલે હારી લઉં એટલે કપટ કરવા ગયો નાયણ દાસ એ કપટ કર્યું હતું મારા જાણીએ ને ઉકેડા માં દાટીઆ સાધુ ડગલા હોય ડગલા સાધુને ડગલા આપે ત્યારે તમે કોઈ લાવભાઈ હું લઈ લાવું લઈ લાવ લાવે અને મારા દેવા કરે એને ડગલો છે નથી હોય એના એ ભારે સુખી હશે હારો બરાબર શિવાળી લાયો નાની દેઠા હોય સભા ડગલો હારો છે પણ મારી પાસે છે એટલે મને તો આપશે નહી ન હોય એને આપે મારા એનું નામ લખાવજ રાત્રિ એટલે ઉઠીને દરબારગઢમાં દાદા કાતર ને આ ઉકડો હશે એ ઉકે એટલે હવે કહેવાય કે મારે દગલો નથી એમાં ડાટ્યો બીજા ઘર છે રાત્રિ થઈ ગઈ કોઈને ખબર નઈ ઉગડો થઈ ગયો અને દોડો દોડો થઈ ગયો ખેડુ નું ગામ દેદી ખુ લઈ પડવા જાય ત્યાંના દાંતામાં ડગલો આવ્યો લુપડું ખેંચ્યું સાધુ નો ડગલો લાગે છે એટલે તરત એક બાજુ લઈ લીધો મહારાજ કે જુઓ ને એમાં નામ કેમ્રાજર સાધુ ને ભેડા કરેલા ડગલો કેને નથી મારે નથી તને આવ્યો હતો ને કોણ મહારાજ ખોવા ખબર નથી બોલ્યો વાળો એ મહારાજ કે એમાં નામ કે છે એ જોવો ને તો આમાં તો નાયણ નામ છે મહારાજ નાયણદાસ બેઠેલો એલા નાયણદાસ આ ડગલો તો મારા મને ખબર નથી હો અરે પણ મારા કઈ ખબર ન હોય એમ હોય પણ ઘોડા એટલે માટી જાય પદાર્થ ને દેખી ને ચાળા ચૂટતો ફરે એમ કરવા આપડે આખા જીવનમાં સમજી લેવું જોઈએ રસ્તે ખબર પડે જગતભાઈ એમ જ દેખાય એવું દેખાતું હોય જગત એમ જ બધું ભયું છે એમાં એના થી પડવું છે એટલે આશ્રમ પણ આશ્રમ એવા પછી આવો થાય અવગુણ આવે છે માટે જેને સંસાર ત્યાગ કર્યો હોય તેને તો લેશ માત્ર પણ પોતાના સંબંધી સાથે હેત ના રાખ્યું જોઈએ શા માટે જે પંચ મહાપાપ છે તે થકી પણ દેહ ના સંબંધી માટે જે ભગવાન નો ત્યાગી હોય શ્યા પાપ જો દીકરા દીકરી સગા સંબંધી ભજન કરો એટલે માટે જે ભગવાન નો ત્યાગી ભક્તો હોય તેને તો આ દેહ થકી અને દેહ સંબંધી થકી પોતાનો ચૈતન્ય જુદો દાયો જોઈએ ચૈતન્ય શું ચૈતન્ય દેહ એની બેરો છે તે સંબંધીને સત્સંગી જાણીને એનું મહાત્મય સમજવા જાય તો એક તો સંબંધ નું જ હોય અને વળી તેનું હરિભક્ત પણ મહાત્મય સમજે પછી ભગવાન અને ભગવાન ના વધુ હેઠળ છે જાગૃતિ થાય પછી ક્યાંક આ દેશ જન્મ હશે ને કુટુંબ ના તો ઠીક પણ આજુબાજુના છોકરાને મેં રાખ્યા પછી લાંબે કાલે છોકરાઓ આજુબાજુના આવવા મીઠા એટલે પણ મને અખંડ જાગૃતિ હોય આમાં મારું તારું જો કરું ને તો મને ઉલટું બંધન થઈ ગુરુકુળ ઉભું કરીને મારે ખાડામાં પડવું પાછું હત્યાર સુધી કોઈ દાખ્યો કોઈ ન કાઢી પ્રસાદી વેચું તો બધા ને દઉં એકને નો દઉં એ કોણ સમજી શકે આ સંતો માં એક બેક છોકરા એને ધારો કરતા હોય ને મારા ખાનગી પ્રસાદી દઈ દઈ મને ખબર પડે કે છોકરા ને પ્રસાદી પણ એમાં આબરુ એની ગુમાવે હવે ઈ છોકરા તમારું કયું કર્યું એટલે એ પ્રસાદી પાત્ર થયો એમને અને બીજા એ કર્યું એટલે એને ન દેવાય એમ ને આ સાધુ કઈ જાતનું અને હોય તો મને તમે કોઈ કેજો કોઈ જિંદગી આ વચન માં આવે છે દેખો અને એમાં જો પ્રીતિ થઈ તો મારા જીવને હું ખાડા નાખું છું ને કોઈ લાને તો પચ્યો સંસ્થા ચલાવવી એટલે બોલો માટે જેમાં સ્વાભાવિક હિત રહ્યું છે એવા જે પોતાના સંબંધી તેને હરિજન જાણીને જો તેમાં હિત કરે તો તેનો જન્મ ખરાબ થઇ જાય છે શું કહ્યું હરિભક્ત જાણી હરિભક્ત જન્મ ખરાબ થઈ જાય અને વળી દેહ નો સંબંધી ના હોય પણ જે પોતાની સેવા ચાકરી કરતો હોય તેમાં પણ સ્વાભાવિક હેત થઇ જાય છે પોતાની અરે પોતાની નૈન બલન ઠાકોરજી ને કરતો હોય પણ આપણે તરત એક માટે જે સમજવું હોય તો સમજવા જેવું છો બધા કારણ કે આટલા બધા છે એમાં બે કયું કરે ને બે તમારું કયું ન કરે તમારો હક નથી પડે ભલે એને સેવા કરી હોય વાત એ હાચી છે નાસ્તો પાણી કરાવો પણ તમે ન કરાવો તમે જઈને ઓલા કોઠારમાં કોક રહેતો હોય એને કહો કે ભાઈ આટલા એ સેવા કરવા આવ્યા બહુ ખુશી બેઠા છો ને એટલા મારા ખ્યાલ મારા હો સમજો એમ આપણે માટે જે સમજવું હોય તેને પોતાની ચાકરી કરતો હોય અને તે હરિભક્તો હોય તો પણ તેને વિશે એ તો ના જો વલ્લભ કેવી ભલામણ કર હવે આને બચાવ્યુંર કેવાય લિયો પ્રસાદ શું તેમ જેમાં સેવા ચાકરી સ્વાર્થ ભયો હોય અને તે હરિભક્ત હોય तो स्वाथ लाट जीव ने बंधन जेम भगवान चिंतवन थे स्वार्थ हो चिंतवन थे स्वाभाविक नहीं प्रसादी બી દેખી નથી જેને દેવી છે એ જ સાંભળતું હોય ભગવાન ની માફક એલે કોઈ દેખાય બધા જો કોઈ દેખાય ખાતું જેમ ભગવાન નું ચિંતવન થાય તેમજ જેમાં પોતાનો સ્વાર્થ હોય તેનું પણ ચિંતવન થવા માંડે ભગવાન અને એ જ એને ભગવાન ના ભજન માં વિઘ્ન કહેવાય જેમ ભરતજી ને મૃલી તે જ અવિદ્યા માયારૂપ થયું એવી રીતે જે જે ભગવાન ના અંતરાય થતા હોય તેનો ભગવાન ના ભક્ત ને જાણીને અતિશય ત્યાગ કરવો જાણે કેવાય અવિદારૂપ જાણે ત્યાગ કરવો અને આ પ્રકરણ જે વાર્તા તેને સંત મંડળ તથા સાંખ્ય યોગી હરિભક્ત સમસ્ત તેમને નિત્ય પ્રત્યે કહેવી જો આગ્રસ્ત ને નો લખ્યો કે આપડે જો આ સાંખી યોગી બહરા પૈસા પેલા ખાય છે કે થતા એને ત્યાં અને એ સેવા કરે ને પાછ આપડે પછી એના વખાણ કે ન કરીએ આ ક રસ્તે આયુ એટલે તમે પાપ કરવાને મદદ કરો છો કારણ કે બીજું સાંજે મારે પૈસા ભેગા કરીને આ પાછી એક સેવા કરવી છે કઈક ન થાય ગળે ન ઉતરે હો ઉતરે કોઈ થી ગળે ન ઉતરે ગ્રસ્ત ને સેવા કરે એટલે નિર્દોષ બસ પછી પાપ નથી ધર્મ જ લોજો પેલો પછી સેવા ધર્મ થી મેળવેલી વસ્તુ સેવામાં વપરાતી છે રાજી નથી ને એમાં અવિદ્યા થી રાજી થાય ભગવાન એમને એ ગજરા ગુંડા ઉતરી મજબાતો જોવું જોઈએ અધિકાર નથી અમે જાણીએ કાલ સોના નો મુગટ કરાવવો ખરું તમે કેટલા દેવો વલ્લભભાઈ કેટલા દેવો ફલાણા તમે કેટલા દેવો કર્યો છે ભગવાન મુગટ વિના ઉઘાડ માથે રહેતા હશે આ તો પોતે શાસ્ત્ર રીતે ચાલે ક્યાંથી ના તમે કરાવી શકો તમને સંકલ્પ થાય કે મારે આટલું ગ્રસ્ત કરાવી શકે કારણ કે તમે છો એટલે ધન થી સેવા થઈ શકે ત્યાંથી ધન રવે છે હે ક્યાં મેળ મળે ને સમાજ તો એવો છે કઈ સમજે નહી ને અમે તમારી આગળ માગ્યું એટલે માય ગયું ત્યાંથી સાધુ નો ધર્મ જ ગયો એ સાધુ જ નથી પાછો ભક્ત જન્દા મને ગુર્જર ધર્મ કરતા હિને વારતા પંચવર્તે પુરા શુરા પ્રભુ ને સંવારતા તેને તે મન માં વિચારી હજી નાથ જે આજ કાલ દર્શન બહુ ગયા પછી કોઈ ફૂલહાર લાવી નો હાર લાવે કઈ ગ્રંથો અને એના આદેશો એમાં નો આવે કોઈ નહીં પણ એ કઈ બોલાય નઈ લ્યો પછી થઈ ગયું આ પ્રકરણ ની જે વાર્તા તેને સંત મંડળ તથા સંખ યોગી હરિભક્ત સમસ્ત તેમને નિત્ય પ્રત્યે સંત મંડળ ને સંખ યોગી એમાં કેવું કારણ કે એનો અધિકાર નથી આ તમને છે તમે રહો તમે કરાવો એમાં જરાય વાંધો નહીં એટલે તમે આવડા ને નાણું રાખતા શીખવા ભીખ માગતા શીખવા લે ધર્મ કરતા તમે શીખો છો આને અને એની સભા કરીને તમે પાછા વખાણ કરો અન્ય સભામાં આવી જ બોલું નહિ કેવાય નહિ આપણાથી કઈ હતો હું સભામાં હોય નઈ પછી મને મૂર્ખ કે બોલો કહેવી સાંભળવી ને તેની વિગત જેના મંડળમાં જે મોટેરો હોય તેને નિત્ય પ્રત્યે વાત કરવી જોઈએ આ વાત સાધુઓ કાયમ કરવી જોઈએ સાંજ યોગી કરવી જોઈએ જે મોટેરો હોય એ અને બીજા સાંભળવા આવ અને મોટેરો વાત ન કરે તો તેને અપવા કરવો હંમેશા હોય સાંભળવા નો આવે તો એને અપવા કરવો જે મોટેરો હોય ને તેને નિત્ય પ્રત્યે આ કરવી બીજા ને સાંભળવી અને જે મોટેરો હોય ને જે દિવસ આ ન કરે તો તેને તે દિવસ ઉપવાસ કરવો કાલે કરી ગયા તો એમ નહીં હરફેર કરવી પાછી અને જે શ્રોતા હોય ને તે શ્રદ્ધા કરીને આ ભગવાન વાત સાંભળવા ના આવે તો તેને પણ ઉપવાસ કરવો અને આ વચનને ને અતિશય દ્રઢ કરીને રાખજો ઇતિવચન આમ્રતમ એવી રીતે અંતે પ્રકાર નું ઓગ્નિશ નું વચન જે